વાદળ નાશ કરવાનું સાધનો હોય તો બસ એવું આ છે નિરંતર જાગૃતિ રહી છે સંપૂર્ણ નિરંતર આ અપૂર્ણ ને નિરંતર એ આ જાગૃતિ શરૂ થઈ જાય કેવું જ્ઞાન એટલે તમારે હવે પુરસાદ કરવા રહ્યો તમે પુરુષ થયા માટે તો હવે તમે પુરસાદ કરો જેટલી આજ્ઞા પાડો એટલું ભાઈ થતી જાગૃતિ મોટી થતી જાય પૂર્ણતા ઉત્પન્ન ના પડાય અમુક ભાગ અમારી પાસે તો દાદા એ કહ્યું છે ને કે અમે અમુક જવાબદારી લઈએ છીએ ખરી નહી અમે તરત ખબર પડી જાય દ્વારત ખ્વારી જ કરી રહ્યા દાદા બગાને કહ્યું છે કે એ અમે તારી જાય સર તમારી પાસે ફોન આવી જાય આ દ્વાર જ કરી રહ્યા એટલે તમારી તમારે અડચણ લઈને એવું થશે તેનો ને ઉદય ના ધક્કા ને લઈને થશે ને ઉદયકામ નો ધક્કો હોય એવું થઈ જાય તેવું હતું ને આપ આપવા જે કરતા કરો અમારી પાંચ આજ્ઞા પાડે તે હોવી જ જોઈએ તો જવાબદાર પોતે જવાબદાર છે આપડે નિશ્ચય કરીને પાડી ના પાડાય જવાબદાર છે એ નથી અમે નિશ્ચય કરીએ કે અમારે ના પડાય ખરેખર જવાબદારી પછી આશય કેવાનો એવો છે ભૂલો અમે કરીએ પાપ અમે દાદા કેમ ને જવાબદારી લઈએ અમારી જવાબદારી છે ને કોઈ લે ખરું મારે તો મારે વેરો લેવાનો હોય તો અઢાર હજાર રૂપિયા લેતો ભાઈ મારે ચાર વેરો નહિ હે વેરો લેવાનો હોય તો ઘરાક ત્યાં માની ને હવે જોયું ને ગેરંટી ગેરંટી આપવાની તો મારે ચાર વેરો નહિ તો મારા ઘર નો કપડા પહેરું છું મારી કમાણી નો કપડાં પહેરું છું તમે જોયું ને એટલે મારે તમને ઝેરો નથી ઝેરો હોય તમારું થાય કે આ ગરકિ ના થાય એટલા માટે લેવાની નથી થતા કોઈ બાળક બાપ કે છોકરો મને મને બી કાક જ રસ્તા પર તેમ ત્યાં બાપ કે કઈ ખબર નહીં મોટા દેખાય હું જોવાનું કેટલા બધા અનંતે શું છે અને અનંતુ દર્શન શું છે એ સમજવાનું છે તમે યાદ છે રાખ્યો અનંતી છે ગણતરી ના થાય ગણિત નથી અસંખ્યાત નથી સંખ્યાત નથી અસંખ્યાત નથી માટે અરે અનંત કઈ એટલે અનંત જ્ઞે ને જાણે આત્મા અનંતે જાણવામાં પરિણમેળી અનંતી અવસ્થામાં પણ સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ આ ક્યારી ક્યારે જોઈ ને આ ક્યારે ના આ જ પ્રકાશ જોઈ આ પ્રકાશ ક્યારે ન જોવે પણ ક્યારે નો અડધો ભાગ જગ્યા બાકીને એટલે અનંતિમેલી એટલે તદાકાર થઈ ગયેલી દેહાકાર થઈ ગયેલી પરિણમેલી અનંત થઈ ગયેલી એવી અવસ્થામાં પણ મને કઈ ન્યાય હડતું નથી નિયા કાર થઈ જવું ન્યાય ના કાર્યકાર થાય અને પપૈયું હોય પપૈના આકાર જાય અને આથી જતો આથી આકાર થી જાય ને અનંતેવ ને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ અનંત દ્રશ્યો ને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓ માં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ જે પણ એ પણ સમજાવો દ્રશ્યો નું પણ સમજાવો દ્રશ્યો કડાકા થાય છે જોયા વગર કેમ કરી બોલી શકો છો અવાજ ને આધારે એ ગમે તેના આધારે કોઈ પણ આધાર વગર તમે બોલી શકો છો વીજળીનાથ એ થાય છે ये दर्शन कह रहे हैं जी और जोइन को बोल रहे हैं ज्ञान मैं पे आऊं आऊं क्या रिक नहीं बनी है जोइन को बोलो ज्ञान आ दर्शन ना करो दर्शियो हां ग्रासियो ने दर्शन दे एकट આપડે આમ બોલે છે ને એકાકાર થાય ધરણાકાર થાય દર્શન કેવાય દર્શન દ્રષ્ટા દ્રશ્યો દ્રષ્ટા એ દ્રશ્યો ને જોયું તેવું દર્શન થાય અંધારા અને કઈક બગીચામાં અવાજ આવ્યો એટલે તમારા બધા સ્વાહત મેં બોલ્યું છે એટલે કઈક છે બીજો હા કઈક છે તો બધા છે તે સંગઠાયા હતા નહીં મૂક્યું બધા ઉઠી અને ગયા શું છે જોવા માટે અને ત્યાં જ્ઞાન કેવાય અનડી અને એ સંજોગોમાં ગાયક ને એ સંજોગો માં જ્ઞાન ગાયક गायक नई बनी जाए दादा कहूरी सजाकार सजाकार તો સદાકાર થાય છે ક્યારે જો ક્યારે ભાગ લઈને જોઈએ બધા ફરી ભરે લાઈટ આત્મા આ લાઈટ હે તો અડધામાં ભરે અને બીજું અડધું અડધું એનો છોડ્યો પડે અને આવડી હોય આવડી હોય પપૈયું હોય તો કોળું હોય આવડું મોટું થાય કોળા જોયેલા નઈ જો ને કેવડું મોટું કોળું અને તે વેળા ઉપર થાય ઝાડ પર થતું નથી જો ઝાડ પર થાય ને તો લોકો ના માણસ મરી જાય માણસ મરી જાય ઉપર ના ફળ એવા થાય છે કે ઝાડ ઉપર ના થાય ઝાડ ને અડીને થાય ઝાડ ને અડીને પડે તો તન ત્રણ પડે અગર તો વેલા ના થાય જય સચરા કાલે આવજો મોહારે જ્ઞાન મળેલું હોય ત્યારે જ્ઞાન ના મળ્યું હોય તો મોહ ની ગ્રંથિયો ક્યારે ઓછો મોહ હોય કિરણ કરતા ઓછો મોહ હોય તો પણ મોહ અને આનો ખુબ મોહ હોય તો એ મોહ કારણ કે જેનાથી નુકસાન કરે એટલે બહુ તો પોઈજન છે પોઈજન અમે કાઢી નાખ્યું અને આગળ દવા રહી દેવા શું કાંતિ થી શું છે બંધ થઈ જાય જો કર્મ ની નિદા થઈ ગઈ દાદા આજે પુણ્ય કરવાથી નિદ્ર થાય છે બરોબર છે દરેક વસ્તુ પાપ થી પાપ કરવાથી નિરા કરવાથી ઊંધી છે ઊંધી સમજણ માં નિરા કરવા દરેક કામ નિર્જા થઈ જ રહી છે એમાં પુણ્ય કરવાથી નિર્જા થાય એવું કશું હતું એ જ કહું છું નથી સમજ ને પુણ્ય કરવાથી બંધ થાય છે પુણ્ય કરવા પુણ્ય કરવા પુણ્ય જે કરે છે પુણ્ય બંધ પડે આનંદ શાંતિ થાય એટલે પાપ કરવાથી અશાંતિ થાય બંધ પડે અને બંધ પડ્યા પછી નિર્જા નિરંતર થયા જ કરે નિર્જા તો ઘણા થાય કે જ્ઞાની પુરુષ સ્વ અને પેદ પાડી આપે વિજ્ઞાન કરાવડા ત્યારે પાપો ની નિર્દા થાય બાકી થાય નઈ પાપુ બંને શું સારું નિર્દા કરાય આ તો પછી બીજું કઈ નિર્ધાન થયું નઈ ને હવે એમ કે પૂજ નું કર્મ નિદા થઈ કે નઈ શીધ ખબર પડે કારણ કે પૂર્ણ કરતા પૂર્ણ કરીએ ની સારું પુન્ય હોય જો આદાર કરીએ તો સુધી નિદા થઈ રહી નથી જયારે આપવાનું બંધ થઈ જાય તારી નિદાર થઈ ગઈ પૂજ પાપા થઈ રેલા શું કહું છું કે છે કે આપે જે સમજાયું એ બરોબર એમને કઈ બેઠું નહિ કર્મ નો સ્વભાવ છે એવો કે જે કર્મ કરો એનું બંધ પડે બંધ પડ્યા પછી નિદરા હોય એનું બંધ ના પડે દેવો નિર્જા હોય અને નરકતિ લોકો નિર્જા હોય અને મનુષ્ય ગતિ નિર્જા અને બંધ બંધ અને નિ પૂર્વક નિર્ધા થાય પૂર્વક નિર્દા એટલે શું ફરી કર્મ બંધાય નઈ ને નિર્જા થાય એટલે ખલાસ થઈ જાય કર્મ બંધાય ને નિરા થાય એ ખલાસ થાય ને આવક છે કર્મ બંધાવાની અને જાવે કે છે તેમ પૂરું થાય ને આવક બંધ થઈ જાય એટલે સંવરપૂર્વક નિર્જા સમજાય ને બધું આપણે આ જ્ઞાન ને લઈને હું કરતા નથી એટલે સંવર રહે છે હું કર્મ નો કરતા નથી એટલે સંવર રહે છે અને સંવરપૂર્વક નિર્જા તો નિરંતર થયા જ નિર્જા એટલે દર્દી થયા જ કરે તમે કાર્ય કરી ખારી ખી ને કસાઈ ના કર્યા તો એ કરવું નહી અને નહી તો ખારી કરી નવું બંધ્યું હોય કે નહીં સંપૂર્ણ નિર્જરા માં ત્યાંથી તમને સમજાવવું એક માસ ની પાસે દુકાન છે એના જે કેસ ચાલે પછી છ મહિના જેલમાં જઈ આવે પણ જેલમાં સીધી પાસે આવે ને એટલે જાનવર ગતિ છે ને એ દંડ છે દંડ એ દંડ દંડ ભરવા માટે દંડ ઉભો કરેલો દંડ છે જાનવર માં થાય વધુ ડેબિટ થાય નર્કમાં જાય ક્રેડિટ થયું તો મનુષ્ય આવે અને વધુ ક્રેડિટ થયું દેવ થઈ જાય એટલે ક્રેડિટ ડેબિટ ના આધારે પોતાનું મનુષ્ય થતું નથી મનુષ્ય પણ ક્યારે જાય કે જયારે દુકાન ખાલી કરી નાખે ત્યારે આ દુકાન ખાલી કરી નાખે ના બંધાયેલા ખરી પડે નવા બંધાય નઈ કર્મ બંધાય નહી એટલે આ દુકાન ખાલી થઈ જાય અને ખાલી કરે એટલે બક્ષ નથી બેસતું એટલે પાપ તો ત્યાં થયા પુણ્ય ત્યાં દેવગતિમાં ખતમ થયા ખાલી થયું પાપ એ પુણ્ય દેવગતિ માં ખતમ થયા તો પછી એ ખાલી થયું ન ગણાય ના એ તો અહીંયા આગળ ડાયબિટી થયું તે ખાલી કર્યા પણ મનુષ્ય ખાલી નહીં મનુષ્ય ક્યારે ખાલી થાય કે ઘરમાં બંધ થાય ત્યારે દાદા એનો અર્થ એ સમજવાનો રહ્યો ને કે અમુક હતું પણ કઈ પાછું બાકી હતું એટલે સંચિત કર્મ કઈ બાકી પાછો આવ્યો હશે બાર જોયું પોલીસ વાળા ઝઘડો થયો બીજા મારા મારી થઈ તેથી કઈ કોર્ટમાં કેસ ચાલ્યો જેલમાં જવું પડ્યું એ ધ્યાનમાં પૂરું થાય પછી દુકાન આવે જ ના આવે પણ આ તો દુકાન થયું કે અહિયાં થઈને જ જઈ શકાય પાંચમી ગતિમાં જવાનું હોય તો અહિયાં થઈને જ જઈ શકાય એટલે પાંચમી ગતિમાં એટલે મોક્ષે જો જવાનું હોય તો મનુષ્ય જ જઈ શકાય તેથી મનુષ્ય મનુષ્ય પણ ખોવાય જ નહીં જ્યાં સુધી પાછની ગતિ ના જાય ખોવાય નહીં કદાચ આપી દેવું પડે પણ મનુષ્ય ક્યારે ખોવાય કે કરતા પણ બંધ થાય તો કરતા પણ બંધ થાય એટલે પોતે કોણ છે જાણે કરતા પણ બંધ થાય એટલે ચાર ગતિ ખોવાઈ જાય મનુષ્ય કોણ ખોવાય એવી ચીજ નથી અને તમે બધા ઉતાવળ કર્યા મનુષ્ય પણ ધંધો કર્યો એ ઉતાવળ નહી લાગતી તમને દાદા ઘણા ઘણી રાહ જોયા પછી આપણું થયું છે ને. વાટે ના પરીક્ષા બઉ માઇલ્ડ આવે માઇલ્ડ પેપર કડક બધા એક વાત સમજાતી નથી કે આ સિરીન માંથી મનુષ્ય પાછો આવે નર્કમાંથી મનુષ્યમાં પાછો આવે ભોગવી ને પાછો આવે પણ જયારે પાછો આવે ત્યારે મનુષ્યના બધા પ્રકારે જુદા જુદા હોય છે ને કોઈ ઊંચા સ્થાને હોય સારા નહી તો શાકભાજી દુકાન ત્રાથી જ શાકભાજી ની દુકાન જે સારું હતું ત્યાં જાય બઉ સ્પષ્ટ હા સમજાય નઈ હા બરાબર હતો એ ક્યારે શાકભાજી દુકાન જવું ત્યારબાદ તમે સમજી જાઓ કારણ કે એટલું પ્રમાણિક પણ હું ક્યાં રહ્યું કે હોય તો હોતી જ નથી પણ પ્રમાણિક પણ ઘણા એના વીસ હજાર માં જ ના લે એના દસ હજાર પ્રમાણિક હોય તો હીરામોતી વેપાર ન શકે નહીં તો અપ્રમાણિક થાય એટલે ક્યારેક શાકભાજી કહે છે કેવાય ની માટે આપડે ઉગવાણી હોય તો દેજો બેન બેન ઘરું હોય છે મહાવીર સામે જેવી વાત કરે હા જયંતિ ની દીકરી છે માવીર સામે જેવી વાત કરે સાંભળ્યું બેન મહાવીર સ્વામી ના જેવી વાત કરે ધર્મ એવો હોવો જોઈએ કેટેટા લસણ જોડે શું વ્યાર છે કે આ પ્રકારની આ પ્રકારનો કપડા છે એ તને શિયાળામાં ટાળ નહી ઉડે અને આ પ્રકારના કપડા છે તેને ટાય એવું સમજાવે મારી એમ નહી કેતા કે આગ શું પછી બધી વાત ભગવાને કરી એવું નથી કહ્યું તમે આગ છોડજો ક્યાં આમ કરજો એવું નથી કહ્યું કેવા ડામાં નિરાગ્રહી પુરુષ હતા હું જ આગ્રહ નહીં કરતો કોઈ જ વાત આગ્રહ કર ના મા દાદા કે છે તે મારું એવું થયું છે મારી જુગા માવી ના હોવા જોઈએ સત્ય નો આગ્રહ પણ ન હોય સત્ય નો આગ્રહ અહંકાર સિવાય હોય છે કે નહી અને સત્ય આગ્રહ ચેલું શું કાલે કે તમે હા ચાલુ ભોગી મારી કરે છે મારી થોગી ભોગવી લેવા માટે ભગવાન આગ્રહ કરે છે નાખે હા અમે આગ્રહ નાખે અમે એક ફરો કહીએ એટલે બાર અંધારું થઈ ગયું છે આગ્રહ ના કર વિનંતી કરીએ છીએ જુઓ તો ખરાબ બાજુ અને પતિ કે છે મેં જોયું હું જઈને આવ્યો સૂર્યનારાયણ છે હજુ તને કઉ બઉ સારી મારી ભૂલ થઈ મારે આંખે દેખાયા નહિ ને સારી વાત સાચી જ છે હું ના બે જગ્યા આવ્યો અને બઠમ બથા કર્યો તો હા એટલે બધા બધા કોઈ કરીને બાપજી કે તમે ઊંધું બોલો છો સાહેબ આ રીતે આવી રીતે મારી દ્રષ્ટિ આવી છે તમારી દ્રષ્ટિ જુદી છે એટલે તમારી મોટી દ્રષ્ટિમાં ગમે તેવું લાગે તે હાતુ અને અમારી દ્રષ્ટિમાં મને જે હમઝડપે ચાલો મળવાનું કદાચ હતું ના કઈ તમારી દ્રષ્ટિ કહીએ શું કરું જયંતિ ભી કે સત્યાગ્રહી એટલે સત્યગ્રાહી એ બંને વચ્ચે નો ફરક શું સત્યગ્રાહી અને સત્યાગ્રહી જવું કે સત્યગ્રાહી એટલે સત્ય નું જ ગ્રહણ કરે અસત્યમાં જે સત્ય પડેલું હોય ગ્રહણ કરી લે એ સારી વસ્તુ છે પણ સત્યાગ્રહ એ વસ્તુ ખરાબ છે એ ત્રગુ છે શું છે અને શોધખોળમાં ગાંધીજી કરી પણ ગાંધીજી પોતાના માટે નથી કરી દેશના માટે કરી છે એટલે વંદનીય પુરુષ છે શું છે એને આપણે ત્યાગું નહીં કહીએ તાગુ નહી કહીએ અને એની પાછળ જે બેઠા છે એને એનો આગ્રહ થઇ જાય તો સત્યાગ્રહી થઇ જાય આગ્રહ થઇ જાય તો અસત્ય સત્યાગ્રાહી તો રહેવું જ જોઈએ પણ આગ્રહ થઇ જાય આમ જ હોવું તે સત્યાગ્રહી થઇ જાય ચાલો ખોટા બટાટા લસાણ જોડે કાંતિભાઈ એ જ ખાવાનું છે બટાકા કાંડા તો ખાવાના જ નહી કોમન વર્ગ પણ બટાકા વિશે આમ આડેદાડે નહિ ખાવાના પણ જેની સે ઉપવાસ હોય તેની સે ખા મટાકાટ ખાય આ તો પણ એ તો વૈષ્ણવ ખાય છે વૈષ્ણવ ફરાળ ફરાળ ફરાળ ની દેતે ખાય છે ને ફરાળ ના પણ વૈષ્ણવ હોય જૈનો નહીં ખાઈ જૈનો નહીં ખાય જૈનો તો કાં કે ખાય તો વૈષ્ણવ ખાય છે આ તો ખાટાકા ડકરિયા કરા કોરા અરે પલા સુરન સુરન સુરન જાવ છે કણમળ ખાય છે હા કંગે કઈ વ્યાજ નથી ભગવાન જે કહ્યું છે હા એવું નથી કે આપણા લોકો ભગવાન ને કર્યો છે મારંતર શું કહ્યું રાજા માણસા રાખીને છતાં ભગવાન મળ્યા તો એક સહાયક સંગીત થયું અને પેહલા તીર્થ કઈ તો કઈ બાદ કોઈ વસ્તુ નઈ તમને વાત સમજો કે શું બાદ તો ભગવાન તો બધા રસ્તા દેખાડે કે આ ઓછું પતે છે આ વધારે પતે છે આ હિતકારી છે બુદ્ધિ ને હિતકારી છે આ બુદ્ધિ ને આ હિતકારી છે એ બધું સમજાવે જીવાણુ છે એ શોધ જ્ઞાન માંથી શોધ છે કે લેબોરેટરી ની શોધ છે મહાવીર સ્વામી ના વખત માં બટાકા હતા નહી કેવાય છે કે બટાકા મુખ્ય જીવો છે ને કે જે જમીનમાં જમીનમાં કાંદો થાય કાંદો થાય ગમે તે પ્રકાર નો એમાં હોય એના બધા ઘણા જીવો છે શું એ આનંદકાય જીવ છે કેવું છે બટાકા તો એટલા બધા વપરાયા છે કે ન પૂછ્યા પણ જે તટસ્થ દ્રષ્ટા હતા તે લોકોએ તપાસ કરી કે ભગવાને ભલે ના કર્યું હોય પણ આ કાળમાં બટાકા હેલ્પ કરી ગયા છે એટલે આપડા ને તારા મગજમાં બટાકા ભર્યા છે જાગૃતિ ઓછી થઈ જાય બટાકા ભર્યા છે એ લોકો એટલે બટાકા કરી અત્યારના કાઢે લેબોરેટરી માંથી આવેલું એ જે શોધ છે ને કે પેલા સોય ની અણી ઉપર જે બટાકા ખાતી હશે જ્ઞાન ને જ્ઞાન માંથી આવેલી શોધ છે કે લેબોરેટરી ની શોધ છે જ્ઞાન માં આવેલી છે જ્ઞાન માં ભગવાન ત્યારે તો હતા તો ભગવા હતા તીજ છે આજે અદ્રક છે અદ્રક આદુ આદુ છે એનો શું પછી એમાં જીવ ખરાબ ના ખવાય ના ખવાય ના ખવાય એમાં અસંખ્ય જીવ છે એમાં અસંખ્ય જીવ ધરાય છે કે આ અદરક છે એ કનમૂળ છે પછી એમાંથી જે સૂટ બને છે સૂટ સૂટ એમાંથી બને છે ને તો એ સૂટ તો જયનો પ્રદુષણ વધારે ખાય છે એનો શું કારણ એ તો જયનામાં સિસ્ટમ છે ને લીલો ખવાય ને લીલો ગુવાર ની કરે ભીંડા નહી કરે હા હા કોથમીર ની કરે શ્રીમદ રાતું ક્યાં કયું કોણ મગજ હશે એવું કે આજે લીલોત્રી બધી સુકવણી કરતા શીખવાડ્યું સરખું કહેવાય ના સૂટમાં જીવતા જીવ છે આદુમાં આદુમાં જીવતા જીવ છે નહી પણ આ બધા પ્રજુષણ માં ખાય છે ને સૂટ બઉ ખાય છે પ્રદૂષણ માં પ્રજુષણ માં સૂટ બઉ ખાય છે ઉપવાસ ના પારણા હોય ત્યારે સૂટ ખાય બધું ખાય તે વર્ષ ના ગણાય મગફળી મુંબઈ શહેર માં હા કયો જઈ મગફળી તેલ નહી ખાતો હોય બધા ખાય ને હા મગફળી બધે જ કનમુલ છે શું છે મગફળી કનમુર છે એટલું છે ને દાદા આ સાધુઓ જે વોરવા આવે જે અને આપડે રસોઈ વોરવા આવે ને સાધુઓ એ પણ એજ મગફળી મગફળી વળે છે ને શું થાય શું અરે એમને ખ્યાલ એ નથી ભૂલી ગયા બઉ હારા ડાયા માં આવે તેવું એના કરતા ભૂલી જાય સારું છે બે બેન તું વાત કરી મારે કેટલી ચીજ ની જરૂર આ દુનિયામાં ત્યાં ઘર બાજરી રોટલો જરા દૂધ કે જરા માખણ દ ભાત કરી આ સિવાય મારે કોઈ ચીજ નહિ મારે જરૂર નહી જરૂર તો નથી દાદા અને અમારું ગણતરી અમે તો તિર્થા ભગવાન ને છૂટ આપેલી જ્ઞાની પુરુષો ઉદય ને અધીરજ વધતા હોય કરીએ છીએ બાકી આપણે જ્ઞાન થતા પેલા તો નિરંતર ચ્વા નિરંતર કર્યાગ નિરંતર ગરમ પાણી એ ધોરાગ હતા ને એ ચૂલી ગયા વૈષ્ણવ હોવા છતાં કેટલી કઈ કામ કરાવવાનું હોય તો આપડે જોડે મથુ લેવા જ બા જોશે તો ઉતારી ના પી દઈશ કે મારે જોયતું નહીં ને હાલ આ ક્ષત્રો નહીં સમજે આટલો મોટો આવી જ જાત ના થવાના અને છેડે નાદારી આવે એના કરતા વડીક લોકોના સોદા પડવા પડે એટલે મોતગઢ નહિ બે બાજુ જઈને રાખું અને મારે સેક્રેટરી હતો તે પણ જઈને રાખતો હતો વાલા તે વખતે પેલો જાણે કે શેઠ આપડે એ કરી દેશે મારું વલણ જોઈ લે એટલે કે છે આ શેઠ આપડે ખરીદી કરી લેશે એટલે તે વખતે મને કેસે હું એક વાત કરાદા આથી ઊંચો માલ જોયો છે વાળ્યો મને આને પછી હારી હોટલ બધી રાષ્ટ્રીય મળું ખાતા કલકી તો આપવાની જરૂર નથી હું તો જ્ઞાની પુરુષ છું શું કેટલા ફાવે બોલે હું નાય નથી હાલતો એ નથી હાલતો બધા પણ હાલતો કે લખી એમના મનમાં ભાવ લખ્યું છે એ લોચ વાત આપી નથી અને કોઈ મને ક્યાંક નથી કદીર પૂછ્યા હોય ભાદ્ર પટેલ મને ખબર નથી શું નામ પેલા તીર્થંકર પાડ્યું હતું મહાપદ્મ મહાપદ્મ પદ્મનાભ પદનાભ હે બોલો દે બે લાગી